મારુગર ઘર ભગવાનના ચરણમાં છે ભગવાનના ચરણે જવું છે લોકો જાત્રા કરવા જાય છે ત્યારે માર્ગમાં ધર્મશાળામાં એક બે દિવસ રહે છે ધર્મશાળામાં રહે છે ત્યારે જરા પણ મમતા થતી નથી આ છોડીને જવાનું છે ઘર પણ ધર્મશાળા જેવું છે એક આવે છે ને જાય છે એ ધર્મશાળા છે ભગવાનના ચરણમાં છે ભૂલશો નહીં સાવધાન થઈને સાધન કરો શાંતિથી બેસો જેનું તણ સ્થિર છે જેની આંખ સ્થિર છે એનું મન સ્થિર થાય લોકો કે છે મન બહુ ચંચલ છે મન ભલે ચંચલ થાય શાંતિથી બેસો આંખ ભગવાનમાં રાખો કોઈ સુંદર ભગવાન સ્વરૂપ સાવ પ્રત્યક્ષ પ્રશ્ન પ્રગટ કરી અને તે સ્વરૂપમાં આંખને સ્થિર કરે ભગવાનનું સ્વરૂપ પ્રત્યક્ષ હોય અને તે સ્વરૂપમાં આંખને સ્થિર કરી શાંતિથી બેસો આંખ જ્યાં સ્થિર થાય ત્યાં મનને સ્થિર થવું પડે જેની આંખ ચંચલ છે એનું મન બહુ ચંચલ રહે સાધારણ માનવને આંખ આપવાની સીડપ તમે જેને આંખ આપો છો એ આંખમાંથી તમારા મનમાં ઘૂસી જાય આંખ ભગવાનમાં રાખ સિંહાસનમાં ભગવાનની સ્થાપના કરો ભગવાનના દર્શનમાં ધરાશો નહીં ભગવાનના દર્શનમાં જે ધરાય તે વૈષ્ણવ નહીં આંખ સ્થિર થયા પછી મન સ્થિર થશે થોડોક પ્રાણાયામ કરવાની આજ્ઞા આપી પ્રાણાયામ કરવાથી આયુષ વધે છે પ્રાણાયામ કરવાથી મનની શુદ્ધિ થાય છે પ્રાણાયામ કરવાથી મનની ચંચલતા ઓછી થાય છે પ્રાણાયામ કરવાથી મન સ્થિર થાય છે પ્રાણાયામ ભક્તિ સાથે કરો શાંતિથી બેસો હૃદયમાં નજર કરો હૃદયમાં પ્રકાશમય પરમાત્મા છે જે એ આંખને જોવાની શક્તિ આપે છે પ્રકાશમાં એ પરમાત્મા બધાના હૃદયમાં છે શાંતિથી બેસો આંખ બંધ કરીને હૃદયમાં નજર કરો થોડો પ્રકાશ દેખાશે એ પ્રકાશમાં કમળની ભાવના કરો પ્રકાશમાં સુંદર કમળ છે અને તે કમળમાં મારા ભગવાન વિરાજ કરશે પ્રાણાયામ ભક્તિ સાથે કરવાનું છે જમણા નાક માંથી બહારના વાયુને ધીરે ધીરે અંદર ખેંચી લો તે સમયે શ્રી રામ શ્રી કૃષ્ણ પ્રેમથી ભગવાનના નામનો જપ કરો એવી ભાવના કરો ભગવાન હૃદય કમળમાં આવ્યા છે જમણા નાક માંથી બહારના અંદર ખેંચી લો ભગવાન મારા હૃદય મારે છે એવી ભાવના કરો આ કથા ભાગવતમાં અનેક વાર કરી છે તૃતીય સ્કંદમાં સપ્તમ સ્કંદમાં દ્વિતીય સ્કંદમાં એકાદશ સ્કંદમાં આ કથા બહુ મહત્વની છે જમણા નાકમાંથી બહારના વાયુને અંદર ખેંચી લો તે સમયે મનથી ભગવાનના નામનો જપ કરો એવી ભાવના કરો ભગવાન મારા હૃદય દિવ્ય પ્રકાશ છે અને તે પ્રકાશમાં કમળ છે પ્રભુ પ્રેમમાં હૃદય જ્યારે પીગળે છે આ હૃદય કમળ ખીલે છે હૃદય કમળમાં તમારા ઈષ્ટદેવ નારાયણના દર્શન અને પૂરક પ્રાણાયામ કરે છે જમણા નાકમાંથી બહારના વાયુને અંદર ખેંચી લો ભગવાન મારા હૃદયમાં આવ્યા છે એવી ભાવના કરો એને પૂરક પ્રાણાયામ કે છે પૂરક કર્યા પછી કુંભક કરો કુંભક માત્ર પ્રાણને શરીરમાં રોકી રાખો હૃદય કમળમાં ભગવાન છે હું ભગવાનને શરણે ગયો છું મારા ભગવાન અતિ ઉદાર છે પ્રભુનો મારા ઉપર અતિશય પ્રેમ છે હું ભગવાનને વંદન કરું છું ત્યારે પ્રભુએ મને ઉઠાવી દીધું ભગવાન મળે છે છાતી સાથે ત્યાં કરે છે પ્રાણ ને શરીરમાં રોકી રાખો એ સમયે શ્રીકૃષ્ણ મિલનની ભાવના કરો મારા ભગવાન સાથે હું એક થયો છું ભાવનામાં બહુ શક્તિ છે તમે કોઈ માનવ નહીં મળો છો ત્યારે તમને સુખ થાય છે તમે ભગવાન નહીં મળશો કેવો આનંદ થશે મળમાં નારાયણ પ્રભુએ મને અપનાવ્યો છે હું ભગવાનને મળું છું કુંભક મા પ્રાણને શરીરમાં રોકી રાખો ત્યારે શ્રીકૃષ્ણ મિલનની ભાવના પછી દાવાનાથ માંથી પ્રાણને બહાર કાઢો ત્યારે એવી ભાવના કરું હવે હું ભગવાન નો મારા હૃદયમાં ભગવાન આવ્યા છે પ્રભુએ મને આપનાવ્યો છે મારા અંદર હવે પાપ રહી શકે જ નહીં મારા મનમાં જે કઈ વિકાર વાસના પાપ છે એ બધું હવે બહાર જાય છે મારું હૃદયકમળ હવે શુદ્ધ થયું છે દાવા પાપ હોય છે દાવો હાથ અને જમણો હાથ સરખો દેખાય છે બેમાં ઘણું ઘણું અન છે ડાવા અંગમાં પાપ હોય છે ડાવા હાથે કોઈને કઈ પણ આપશો નહીં કદાચ કોઈ ડાવા હાથે આપે તો તમે લેશો પણ નહી ડાવા અંગમાં પાપ હોય છે બ્રાહ્મણો સંધ્યા કરે છે ત્યારે અઘ વર્ષણ કરવું પડે છે અઘ વર્ષણમાં પાપ બહાર કાઢે છે પાપ ડાવા અંગમાં હોય છે દ્રુપના દિવેન મોચા સ્વિન સ્નાતવી મિવા પૂતમ પવિત્ર આપું મારું બધું પાપ હવે બહાર જાય મારા હૃદયમાં ભગવાન આવ્યા છે પ્રભુએ મને અપનાવ્યો છે હૃદય કમળમાં ભગવાન વિરાજેલા છે હવે પાપ અંદર રહી શકે નહીં મારું બધું પાપ બહાર જાય છે દાવા નામાંથી તે પ્રાણ ને બહાર કાઢો ત્યારે મારું બરૂપ આપ બહાર ગયું હું પવિત્ર થયો આ બહુ કઠણ નથી તમે ધારો તો કરી શકો એવું છે મહિના પછી તમને થોડો અનુભવ થશે પ્રાણાયામ કરવાથી આયુષ વધે છે કોઈ કોઈ વખત ભગવાન આનંદ મળે છે અંદર સુગંધ આવે છે ભગવાનના એક એક અંગને કમળની ઉપમા આપી છે ચરણ કમલ કર કમલ મુખ કમલ નાભી કમલ નેત્ર કમલ ભગવાનના શ્રીઅંગમાંથી કમળની વાસ નીકળે છે સુગંધ આવે છે ભગવાન દિવ્ય રસનું સ્વરૂપ છે પરમાત્માના રસાત્મક સ્વરૂપનો જીવને અનુભવ થાય છે પ્રાણાયામ કરવાથી બહુ લાભ થાય છે આયુષ્ય વધે છે मन की शुद्धि थे ज्ञान भक्तिमा मन मुख्य तन और धन बे गौण है प्राचीन काल में जारू सतो थे घना भागे बधा गरीब था श्रीमान सतो बहुजा छे ज्ञान मां धन गौण मन मुख्य मन जेट शुद्ध हे एट भक्ति में वार्ड आनंद आए शुद्ध मन भगवान ने स्पर्श करे मलिन मन भगवान ने स्पर्श करके प्राणायाम करने मन ने शुद्धि थे મનને શુદ્ધ કર્યા પછી શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ નારાયણ નું ધ્યાન કર્યામ છે ભગવાનના શ્રીઅંગમાં મળ નથી મૂત્ર નથી હડકું નથી ભગવાન નું શ્રીઅંગ આનંદ દિવ્ય છે જન્મ કર્મચમે દિવ્ય હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ છે આંખમાં પ્રેમ ભરે છે કોઈ પણ જીવ પરમાત્માનું જયારે ધ્યાન કરવા બેસે છે ત્યારે ભગવાન ગાલમાં ધીરે ધીરે હસે છે મારો છે એને પાત છોડી દીધું છે મારી સતત ભક્તિ કરે છે ભગવાન મને જુએ છે ભગવાનની નજર મારા ઉપર પડે છે ધ્યાનમાં જેમ જેમ જગત ભૂલાય તેમ તેમ ભગવાનનો આનંદ મળે સંસાર સુખ દુઃખથી ભરેલો છે સંસારમાં આનંદ નથી આનંદ ભગવાન આપે છે ભગવાનના ધ્યાનમાં તન્મય કા થાય તો આનંદનો અનુભવ થાય જગતની વિસ્મૃતિ થાય દેહની પણ જયારે વિસ્મૃતિ થાય ત્યારે જીવ ઈશ્વરનું મિલન જયારે દેહ સંબંધ છૂટે છે ત્યારે જીવનો પરમાત્મા સાથે સંબંધ થતો જેને યાદ આવે છે હું પુરુષ છું ને સ્ત્રી છું એનો ભગવાન સાથે સંબંધ થતો ધ્યાનમાં જગતની વિસ્મૃતિ થાય અને દેહની પણ જયારે વિસ્મૃતિ થાય પછી શું છે એ કોઈ વાણીથી વર્ણન કરી શકે એમ નથી આનંદમય ભગવાનનો અનુભવ થાય છે જીવ ઈશ્વરનું મિલન થાય જે જીવ પરમાત્માને મળે છે એ જીવને ભગવાન પણ પછી અલગ કરતા નથી જે જીવ ભગવાનમાં મળી ગયો એને ભગવાન પણ અલગ કરી શકે એક બ્રાહ્મણે સાંભળ્યું હતું સમુદ્રમાંથી લક્ષ્મીજી બહાર આવ્યા છે સમુદ્રદેની પૂજા કરવાથી સંપત્તિ મળે એણે સમુદ્રદેવની પૂજા કરવાનો નિયમ લીધો ઘેરથી લોટો ભરીને જળ લઈ જાય સમુદ્રદેવને અર્પણ કરે પુષ્પ કરે ફળ કરે વંદન કરે ઘણા દિવસ સમુદ્ર નારાયણ એવી એને પૂજા કરી સમુદ્રદેવ પ્રસન્ન થયા બ્રાહ્મણને કહ્યું તારે જે માગવું હોય તે તું માગ તું જે માગીશ તે હું તને આપી બ્રાહ્મણે કહ્યું મારા ઘેરથી લોટો ભરીને જે જળ લાવેલો મારા ઘરનું જળ મેં જે તમને અર્પણ કર્યું છે એ જળ તમારામાંથી કાઢીને મને પાછું આપ્યું સમુદ્ર દેવે કહ્યું તો અશક્ય છે તારા ઘરનું જળથી જે મને અર્પણ કર્યું એ મારામાં મળી ગયું જે જળ સમુદ્રમાં મળી ગયું એને સમુદ્ર પણ અલગ કરી શકે જીવ બિંદુ છે પરમાત્મા સિંધુ છે બિંદુ સિંધુ માં મળી જાય છે પછી તો ભગવાન પણ એ જીવને અલગ કરી શકતા નથી જીવ ઈશ્વરનું મધુર મિલન થાય છે જીવ પરમાત્મા સાથે એકરૂપ થાય એને જ્ઞાની પુરુષો કૈવલ્ય મુક્તિ કે જે જીવ એકવાર ભગવાન માં મળી ગયો એ જીવને ભગવાન પણ અલગ કરી શકતા નથી આનું નામ છે કૈવલ્ય મુક્તિ કૈવલ્ય મુક્તિમાંથી ઈશ્વર એકરૂપ થાય છે વૈષ્ણવાચાર્યોએ અદૈત તો માન્યું છે દ્વૈત સાથે અદ્વૈત જીવ ભગવાન સાથે પ્રેમથી એકરૂપ થાય સેવા કરવા માટે અલગ અલગ છે જ્ઞાની પુરુષો સ્વરૂપથી અદ્વૈત માને છે જીવ ઈશ્વરનું જ સ્વરૂપ છે વૈષ્ણવાચાર્યોએ જાતિથી અદ્વૈત માન્યું છે જીવ ઈશ્વરનો અંશ છે ઈશ્વરના જેવો છે ત્મા સાથે રૂપ થયા પછી પણ ભગવાનના ભક્તો ભગવાનની સતત સેવા કરે ભક્તિમાં જ આનંદ આવે છે જ્ઞાનથી જ ભક્તિ થાય છે જેને આત્મસ્વરૂપનું જ્ઞાન નથી એ સંસારની ભક્તિ કરે છે જેને આત્મસ્વરૂપનું જ્ઞાન થયું એ પરમાત્માની ભક્તિ કરે છે कर्म ज्ञान भक्ति वैष्णवाचार्यों एवं वर्णन कर सत्कर्म करने मन की शुद्धि थाय मन की शुद्धि थे कि आत्मस्वरूप न्ञान थाय आत्मस्वरूप न ज्ञान थे परमात्मा भक्ति करे भगवान घाम में जाए